તમારે ખેંચી જાય જે એકેત્ર આપ હમણાં જગત કલ્યાણ કરો છો થઈ જશે ને પછી તમારો જન્મ ક્યાં થશે અને પૂરું થાય પરિણામ આવે બાકી પૂરું થાય છે જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી ચૂંટાઈ નઈ એક પણ ઈચ્છા છે આ જો આપી ઈચ્છા નથી પણ ભરેલી પૂરી થઈ છે જે હોય ને ચાર્જ રૂપિયા નથી આ ડિસ્ચાર્જ રૂપે હા ખરા બે થઈ ગયું ડિસ્ચાર્જ ખરા મને બીજા ક્ષેત્ર માં થઈ અરબે આપને પાછું સુખ મળશે તીર્શંકર નામ કરે તીર્શંકર ભલે બંધાય પણ એ પુર ભોગવવું પડે ભોગવવું તો પડે હા સુખ પણ ભોગવવું પડે હા એટલે મહાવિધેય ક્ષેત્ર વિધેય એટલે મહાવિધેય નું ફેર બહુ વિધેય આ દેહ જે જુદો છે વિદેય કહેવાય થી એટલે આ વિધેય મહાવિધે તો ક્ષેત્ર જ છે કે આપડા જેવા જ લોકો છે કરતા આપણે સાણ હજાર અસર હતા એવા જ લોકો છે સાથી આપણું બગડ્યું આપણું તે મનમાં હોય જુદું માણી બોલે જુદી ફરતે બોલ્યું સાધુ આચાર્યો બધા હા આમ કે આવો બતાવમાં કે માની જે અનેક ઈચ્છાઓ છે ને તે ઈચ્છા તો ડિસ્ચાર્જ છે રૂપે ઈચ્છા ચાર રૂપિયા ના પછી એ ઈચ્છા ડિસ્ચાર્જ રૂપે બી શેકી નાખે તો ગોટલા ઉગે ગોટલા બધા શેકી નાખે તો ગોટલા ઉગે નહી અને ઉપર રસ થાય રસ ખાધો અને ગોટલા ઉગ્યા નહી એવું કર્યું જયારે આ લોકો રસ ખાય છે ગોટલા નાખે છે ગોટા ઉગે ચેક્યા એટલે આપડે જ્ઞાન આપીને શેકી નાખ્યા બીજ ઉછીયા નહી અને આ ઉપર નું ફળ સાક્ષી રૂપિયા નઈ દસા રૂપિયા નાતા રૂપિયા સાક્ષી રૂપિયા સાક્ષી રૂપિયા માં શું સાક્ષી રૂપિયા માં શું હંકાર લખ્યું હોય તો બધા ગમે ત્યાં સાચું છે ને શું કરે સા પણ એમાં કઈ મુક્તિ ના મળે એટલો વખત સારું થાય કેમ કે એક વખત ચોખ્ખું રહે બીજ ના પડે બગીચા જેવું રહે પણ ગાતા દસે હંકાર ગયા પછી દાદા થયા સાક્ષી માં કરતા ભાવ ખરો સાક્ષી માં કરતા ભાવ ખરો સાક્ષી માં કરતા ભાવ એટલે હંકાર કેવાય ગાતા દસ્યા પરમાત્મા પણ ચાકરીમાં ચિંતા ઉપાજી બધું હોય હા ચાકરી બધા કરે છે એ તો ખાસ બગીજા છે એવું લાગે પછી ગાકો પાલા ભાવના કેટલી મજબૂત ત્યાં સાંભળવા માં આવ્યું કે દાદાજી એ જગ્યા પર દંડવ્રત કરીને વિધિ ત્યાં એવું સાંભળવા આવ્યું કે દાદા એ જગ્યા ઉપર દંડવ્રત પ્રણામ કરીને વિધિ કરેલી મને યાદ નથી કર્યું હોય સાંભળવાની બહુ વિધિ કરે હવે પચાસ દસ જગ્યા વિધિ કરેલી ક્યાં જગ્યા એ થાય ભક્તપુર દીકરે તો એક જ ઇકોતેર પેઢીઓ તરત છે એ શાસન ની વાત કેટલી સત્ય છે છોકરો પાક્યો હોય બઉ ઊંચો ભક્તો જ્ઞાની ભક્તો ઇકોતેર પડી ત્યારે એટલે પાંત્રી આ બાજુ ની પાંત્રી આ બાજુ ની પોતે માં એ પોતે પણ આ કવિમાં જંગલ હોય તો આજુબાજુ બીજો પ્રશ્ન આપડે માધવ દેવ હમણાં તર્પણ કરીએ હમણાં તર્પણ કરીએ તો માતર પિત્ર દેતા એ તર્પણ તો સારી ભાવના છે તમારું કલ્યાણ થાય બાકી એમને તો એ તો ગયા ગયા એ પછી તમારો પહોંચે નહી ગયો ગયા અને તમે રહ્યા તમે જેટલો મોકલો પ્રયાદ નો એમને ના પહોચે પણ તમને પહોંચે કારણ કે અહીંના વિજ્ઞાનીઓ હતી કે આ લોકો વાણિજ્ય દાન નહીં दू फल मेरे वैज्ञानिक रीते हैं अत मनता बीजे को જે પૂછ્યું હોય બને છે અવસ્થા માં પણ નથી અને જો એના વિશે પ્રાર્થના નવી નવી લીલા બતાવે તેની સાથે વાર્તાલાપ થાય તો અવસ્થા કઈ કહેવાય ગમ વાર્તાલાપ થાય જાય ચિંતા ના થાય તો ફાયદો કેવાયું ઉના ની ચેત પછી ને પણ ચિંતા ના થાય તો ફાયદો કેરાય ના કેવાય આ તો એક જાત નું સંકલ્પ વિકલ્પ નો વ્યવસ્થા છે શું છે આ તો જીતની અવસ્થાઓ છે આપણને ફાયદો થાય એ અવસ્થા સારી કે જેનાથી આપડે પ્યાલા ફૂટી જાય અસર ના થાય કોઈ ગાર અસર ના થાય એ અવસ્થા આ અવસ્થા શું કરવાની પછી થાય છે બગડે છે તમને કેમ લાગે સોનાનો છેડો પડી જાય અસર થાય છે એમાં તો શું નઈ તો વિસ્તારોના છેડો પડી જાય એની ચિંતા ના થાય આપડે વિસ્તાર લોકો દાદા નથી હું ઠે છે અમેરિકા વાળા દાદા ગયા લખાવી ગયા નથી બેન કોણ કે એમનો પણ આ પ્રશ્ન જ છે એમનો પણ આ પ્રશ્ન હતો ના પણ પેપર માં છપાઈ કે ચિંતા મળી જતી હોય ગોના પડી જાય લડકા ના થતી હોય એની રહી ને બીજો કઈ પ્રશ્ન પૂછે પૂછો એમને કઈ અવસ્થા ગાડા લોકો આવું થાય લોકો નહી ગ્વાડા ને આવું થાય જય ચચિરા ચિંતા ના થાય ઘડીયા ખોલી જાય ને ચિંતા ના થાય ફાયદાકારક તો ઈસદેવ મદદ કરીયે કેવાય ઈશ્વર ક્યારે કહેવાય મદદ કરતા હોય તો બેન ક્યાં ગયા પચાસ હજાર મારે શું કરવું તારું માનીશ નઈ આ બધી વાત ખોટી છે આપડે એને સંચારીએ તો કરે આપડે નામ ના કરવાનું એટલે બધું આવું ભાઈ આ પોતાના વિચાર થી ભડકે જીવન નો જીવત નો ધ્યેય આપડે જીવન બિલકુલ સ્વતંત્ર થઈએ પર જાય પરવાચાર લાગે છે લાગે છે આ પરવતા પૂરી થાય આ દેહ ને વર્ષ ના રહેવું પડે આપડે આ દેહ ને પેટમાં રૂપતું વચ્ચે મોટું દુખતું તારે ડોળ દુખતી હોય તારે દુખ્યું તો પછાઘાત થયો લડે આ બે જોડે પ્રવેશતા ટકા વાળા પાછા ભાઈ જાય સરકાર છે કાગળ લખે સરકારે વધારો કર્યો ને એક બાજુ સાથે જમરાજા જોર કરે જમરાજા પર ખાઈ જાય આપડે દેહે શું પગાર મળતો છે ગળા ને ના લઈ જાય જાય છે પગાર શું મળતો આપડે હિન્દુસ્તાન લોકો છોકરા આવડા હોય ત્યાં પડકે બટા બોટું મળું લાગે જેવા દેખાય અને મારતા મારતાલી જાય બોલાવે કેટલી પ્રવાસ થાય બનાવી મૂકી દમરા નામનું જીવડું જ નથી જગત માં છે ને તમને કહી દેવું શું હશે યમરાજ નહિ પણ નિયમ છે શું છે નિયમરાજ યમરાજ કે નિયમ છે ને સનાતન સુખ ની સનાતન સુખ ની પ્રાપ્તિ હોવી જોઈએ જે સુખ આયા પછી દુઃખ દેખાય ની કોઈ દળો એવું સુખ આવવું જોઈએ આ તો સુખ દુઃખ જ જે સુખ આવ્યા દુઃખ આવે એ તો કલપિત સુખ બધા આ કલ્પિત કેવાય સમજ ને આપણને તમને જોતી હોય તો એમાં સુખ આવે બીજા ના ભાગતી હોય તો એને એટલે જલેબી માં સુખ આવવું જોઈએ કરીએ તો એમાં સુખ લાગે ચિંતા થાય ચિંતા થાય તો ગમે ખરું ચિંતા થાય તો ગમે છે એ પછી ઓછી પ્રવેશતા ચિંતા ના થાય જીવન કેવું સર એ મનુષ નો ચિંતા ના થાય કઈ પણ દુઃખ ના રહેવચા ના રે ત્યાં છે મલે ફ્રેની બેની એવું છે ને ભૂત ભૂત ધંધ છે મેલા દેવલોક છે કે ધારે શરીર લઈ શકાય પોતાનું શરીર તો છે બદલવું હોય તો હાથી થઈ જાય વાફ થઈ જાય સિંહ થઈ જાય કરી શકે પણ આ પ્રેતન એટલે કશું થાય નહીં બઉ પ્રયત્ન ના હોય ને કોઈ ના કરવું નહીં પ્રેત વર્ગે ભૂત તો નુકસાન કરે તમને હા મકાન નો બાય મેળે કરે આમ તેમ બીજું નુકસાન કરે એથી બધું ઉઠાય જાય ફાવતો હોય ફાયદો કરી ફાયદો કરી આપે ભૂત વર્ગતું નથી પ્રેત વર્ગે બીજું પૂછવું પૂજે પૂજે ભૂત પ્રેત ભૂત પ્રયત્નો તો આપડે જો હિસાબ હશે તો આપણી મધર ને એના મધર ને દેખાય કરે છે આખો વખત મગજ એમ જ રે એમની સાથે વાતો કરે છે અન ભરી આયે તા દાદા ઘરે લઈ જ. અન ભરી આયે તા દાસને કરવા દેઈલા છે. ઈ પછી સાવકની જાણી જાય છે. કે દવા પણ ના પીવે બહુ જીદ કરેવા છે. તો वगરા દેવા ને નેવર માઉન્ટેન ટુ કમ ટુ મમ્મન. રસ્તામાં જ આવી છે પરમભાઈ એમ કહેર આપણે ના નેક્સ્ટ ટાઈમ. સતા દયા કરી છે કે કોને ક્યારે બનાવી ખબર કેવી પડે અનાદી બનાવનાર જરૂર એટલે દુનિયા અનાદી અનંત બનાવના જરૂરત નથી ક્રાઇસ્ટોટા નતા ક્રાઇસ્ટ બરોબર છે કે સમજાય છે તમને કહી દઉં કે ન ન ન ન ન ભગવાન ભગવાન કોને બનાવ્યું તમારું આચાર્ય જીજી દેસાઈ ગુલાબભાઈ છે ગુલાબભાઈ છે ગુલાબભાઈ તમે ગુલાબી છો તમે કે માય ગુલાબભાઈ એમ કે તમારું નામ નહી પછી તમે પાછી ગુલાબી ચીર છે મારી વાત છે તમારું નામ ગુલાબભાઈ તમે કોણ છો કેટલો મોટો પ્રિન્સિપાલ પ્રિન્સિપલ તો ગુલાબભાઈ નો છે ડિગ્રી તમે ઘરેખર કોણ છો ભાઈ જે ગુલાબ ભાઈ જોવા માટે આ નામ મૂકવામાં આવે આ દેખાઈ તરીકે ઓળખે તો તમે તો જાણો છો કે આ દેહ નું નામ મારું હું જુદો છું તો તમે કોણ જે તમે આમ કહો છો આત્મા છો કે તમે આત્મા છો અને ગુલાબ ભાઈ તમારું નામ છે ગુલાબભાઈ ને ઘા પડે ને તો ગુલાબભાઈ ને એટલે એના દેહ ને વાંધો દેહ ને વાંધો એટલે લડે તોફાન તો દેહ જ કરે ગુલાબભાઈ રિયાલાઈઝ કરવું પડે ને આપડે રહી ગયું રહી ગયું રહી ગયું છે પરિસ્થિતિ સાથે પોતાની વ્યક્તિ ની કામગીરી કયા કર્યું અત્યાર સુધી એ સેલ્ફ રિયલાઈઝેશન એટલે જાણવા જાય છે આપણી પાસે તમે બધા કહ્યું માર જાણું છે જાણવા માટે જ આવ્યા છે કરી આજે ચોપડી આવે તો એટલું આજ કરો પછી પરિવાર ક્યાં આવી ભૂમિકા તૈયાર થાય ત્યાર પછી અમારે છે તમારું સ્વરૂપ છે તમે રિયલાઈઝ કરો તમારું સ્વરૂપ છે એજ ભગવાન છે શું છે ભગવાન તમારું જે સ્વરૂપ છે તે જ ભગવાન છે તમે પૂછ્યું કે ભગવાન નું સ્વરૂપ શું છે તમે નટું બીજો તમે એનું જાણો છો તમારું સાક્ષો પ્રશ્ન બ્રહ્મા વિષ્ણુ મહેશ એકા તત્વ નામ છે કે અલગ અલગ એ તારી અલગ અલગ તત્વ નામ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ ગુણ નો ત્રણ ગુણ નો સત્ય ગુણ રાજ્યો છે ને સત્યગુણ મહેશ ગુણ કેવાય રજો ગુણ સતવગુણ એ પિત્ત છે સત્વગુણ એ પિત્ત છે પછી રજોગુ એ કફ છે રજો ગુણ હોય રજોગુણ એટલે બેહવા ઘડી વાર બેહવા ના ગમે આખો તારો કામ કયા મશીનરી પે અને પછી કે છે મારે પૂછડે ભંગરો છે કે કે બે જ નથી જો પ્રમાદી જીવન કાઢે તમે જો કામ કહે નહી થોડું કામકાજ એ કરે પણ વિચાર પ્રશ્ન છે સૂર્યાવસ્થા કઈ અવસ્થા ને કેહવાય સૂર્યા અવસ્થા કઈ અવસ્થા હો અજ્ઞાનતા દશા છે સપનામાં સપના અવસ્થામાં થોડું થોડું જાગ્રત અને જાગ્રત અવસ્થામાં વધારે જાગૃતિ છે વચ્ચે એટલે ઉઘાડી વાઘ નું સપનું છે પેહલા કઈ મનુભી છે હું પટેલ છું અને હે ત્યારે હું સુધાર્થ માં બોલે એ તુર્યા અવસ્થાથી અવસ્થા એ પૂછાય તુર્યાવસ્થા કઈ છે અમારી જાગઈ થાય એ શું ક્યાં વોથો પ્રશ્ન પરમાત્મા કેવી રીતે આ ભગવાન નું સ્વરૂપ જાણે એટલે પરમાત્મા પ્રાપ્ત થાય શું એટલે પોતાનું આવી જાય આત્મા સ્વરૂપ કેવું છે જેવું ભગવાન નું સ્વરૂપ છે એવું સ્વરૂપ છે સ્વરૂપ ભગવાન નું સ્વરૂપ છે આત્મા એ ભગવાન છે કે આ વિધાઉટ માય ઇઝ ગોડ ઉટ માય વિથ માય વિધાઉટ માય જીવ જીવ કેવાય ને સ્વરૂપ આઈ ગયું સમજાવ્યું ના સમજાયું આપનાઉટ માય કેવું આય મારું બધું કઈ ના રહેતા લોકો પ્રકાશ ના ભાઈ આ લોકો એટની બધી ચિતની ચમત્કાર છે બધા હા પ્રકાશ ના ભાઈ દાદા ના કયો છે દાદા એક ઘડો જોયો ઘડો આ ઘડો હોય માટી નો એ જોતાની સાથે કેવી રીતે માટી હતી માટીમાંથી કાદો બનાવ્યો એમાં બધી અવસ્થાઓ દેખાય અને પછી શું થશે ગળો ફાટશે ઝીણો થશે પછી માટી થશે એ બધી અવસ્થા દેખાય આવું વરમ જ્યોતિષ આવું બધું દેખાય માણસ શું થયું એનું હવે શું થશે હવે શું થશે એ બધું દેખાય દેખાય છે એ નહીં દેખાતા તમે કહ્યું ત્યાં ફોટો જોયા એવા દેખાય નઈ કેવા જેવો બાર ફોટો જોયે ને એવા દેખાય તમે જરૂર કયું દેખાય હા છે તે ટ્યુબલાઇટ નું પેલું ટ્યુબલાઇટ ના જેવ હા એ ટ્યુબલાઇટ દેખાય નહીં એવું નથી પણ એકાગ્ર રાખે છે આને તો તારે તું આ સ્ટેશન ઉતરી પડી તો કઈ કઈ રજવી પડી હજુ ઉતરવા બહુ આગળ છે હજુ ઉતરી પડે સ્ટેશન ભગવાન एकाग्रेन राइ समझे पर ज्योति ते कहो ना ज्योति कवि के प्रकार परमात्मा ज्योति प्रकार જરા બધી અવસ્થાઓ સંપૂર્ણ જાગૃત આ લોકો બરાુ સારું તૈયાર થયે મને સાક્ષાત્કાર પાડ્યા નો ઘડિયાનો કાક ભગવાન નો ભગવાન નો હોય નઈ આવો ને હા ધર દેખાય છે કેવું દેખાય છે રાતે આખી રાત પદો એના રાગ વાગ બધા સાથે ને એવું બને બધું આ બધા પડઘા પડ્યા કરવાના કલાસો રાત્રે પૂછ્યો મન છે માલમ પડે ને હા આ બધું દેખાય વિચારાય આ બધું દેખાય છે તો આવા કું છે ને ના ચિત નો ગુણ છે ચિત્ત ચિતન છે જોયા ટેબ દેખાય એ ચીજ મન થી ના દેખાય તો મન નું કાર્ય શું મન નું કાર્ય શું ચી વિચારવાનું બસ વિચાર વિચાર વિચાર વિચાર ભટેકવાનું આ જોયા જોયા જોયા પડે ઠીક લાગે ને આપી દેખે બી બધેક બધ કર્યા કરે આ બાર સુધે તમે ગયા હોડે ગયા હોય એના બાજુ આ આ વેપારીઓ બહાર સાડીઓ લુટકાવે છે દુકાન ની બાર ચાર લટાવતા લોકોનું ચિતનું હરણ કરી દેવા માટે શું ક્યારે સ્ત્રીઓ ત્યાં સરસ સારી હતી ચોટી ગયું અને ઘેર આવે તો આપડે કેમ આમ થઈ ગયા મરા તો બેસી જ દેખાય બેસી જ દેખાતો હોય કચ્છ આપડે ઠેકવાનું ના પડે કડી બનાવેલો લેવા ના આવે એટલે આપડે કઈ ભાઈ શું છે તમારે કોઈ પેલી હારી સરસ લેવી કેટલી કિંમત પચી જતા આપડે બચા બેઠી ગ્રાહુ બેઠો બે હજાર વેપારી ભરે એને કે મૂકી રાખતા હોય તો હેરાન ના થાય બિચારા આ સ્ત્રીઓ હેરાન ના થાય મહી મૂકી રાખી પેટીમાં આ દેખાડે એટલે લડતા છે ને બિચારીઓ દેખાડે લડતા એમને પૈસા કવાશે સારા પીજા મારી મારી ભાઈ મને કમા દુનિયા શું થાય ને એટલે મન તો વિચાર વિચાર કરે છે એ જ દસ મન વિચાર વિચાર વિચાર વિચાર કરો મન હોય અને પછી વિચાર વિચાર કર્યા કરે એટલે બુદ્ધિ પછી નક્કી કરે કે ના તારી ન જવું ચક છે એટલે બુદ્ધિ નક્કી કરે તારે મન સારું પડી જાય સમજ મન તો મન તો વિચાર કરે મન ત્યાનું બધેલું છે એવું તમને પૂછ્યું